વારે ઘડી શું કહું છું કે આ કિંમત મારી પાસે મૂકવામાં આવ્યો છે જેથી આ બોલે છે ને તેથી સમજણ પડે બધા બોલો જય સચિરામકલે આકાશ ને ચાંદ ચમક धरती के ऊपर किसकी जो आपने आसन लगाया संगत कहे दादा मेरा ये सब संगत कहती है कोई ये भी कहते हैं दादा मेरा मैं कहता हूँ मेरा ये कहते हैं तू मेरा है। ओ नीले अम्बरते चांद चमकदा तर ते ज्योति तेरी સવારે આસન લાયા કેવલ કવે દા મેરાસન પા બોલો થી આરોપન કરે તરથી ઓકડું બધું છે જ્ઞાન મારે મારી દૂર વાવા ફૂલ ખીલે જો તેરે બાગ મે દાદા લટકન વાવા કુંડલ બાબા લેકિ કુછ આદમીઓ કો ચઢ ગ દાસ ગવા લે દી બેન દાસ ગવા લે દી બેન દી દાદા ખો સાંબા દેવી જમારાખોગે સાબા દેવી જમારાખોગે સાંબા દેવી મે नहीं नहीं। आप, जुदा कि जुदा। आप सब देख देख रहे है रहे हैं तो सब देख रहे हैं कर कि दो से क्या आपका उपयोग कैसा करता है नहीं। શામ આધા દિન દાદા માતા બસ બસ હોય કોઈ તકલીફ કોઈ ચીજરી જરૂર બી થયા કોઈ તકલીફ આરામ ક્રસ્ટ નહી બિલકુલ યાદ અરે આધી મટર કેટલી કાલી કરો આમ લોગ દોનો ભાઈ તો કોનો ઇનકા પતા પહેલે લગા થા અમારો ભાઈ इधर થા ઉભલા જાને કેમ શોક કર કે અમારે બંધ પડતો છે અને બીજી શું કરને ધાર બોલાય તો કા કરે બકા કો બોલે જાય આની દર બરોબર કામ ના કરતા હોય તોરીયા રે કે કક્ષર તો કા કેયા પર કાળી મને માર હોલે કતારેથી આમ સે સિનેમા સિનેમા જોવાની એક ફાઈલ છે એમને બાકી સિનેમા જોવાની ફાઈલ છે એ ઓછી થતી નથી અડધો વખત જાહેર આવશે જિંદગીમાં એકસો ગણપત થઈ શકે એમ નથી પછી આપડે જાઉં કંપની કારખાનામાં તો કઈ હતું તારે જ્યાં સુધી તારામાં ત્યાં સુધી બોલવું પડશે તારે બોલવું પડે પછી પછી બોલ્યા વગર કામ થયા એમને હોય ને એ પરિઘા વચ્ચેને મારી વચ્ચે આ તંત્રના તંતના પડી જાય ને ના ના એ પ્રતિઘાણ કરે પ્રતિઘાણ કરે એટલે તું ના છે તમ બરો તમ બરો પરિઘા કરે એટલે કશું ના થાય એટલે સિકો કરો સંતલ કરે તો કાટક ડિગ્રી ધ્યાન રાખજો તમા દે ચા ગાલી રેવાનું સામાન્યનું એટલે આપણે નોર્મલી એને સુએ છે કે ખબર કેમ તો કે મને આ રીતે કોને આમની આટલી જે કોઈ 2000 જેવી છે બસ એટલે કઈ કે નોર્મલી કી વ્યવહાર કોને કહેવાય જે વાત કરી વ્યવહાર પર નોર્મલ રહે નોર્મલી એક્સેપ્ટ ઓર કઈ બાઉન્ડ્રી લાઈન જે છે સીમા નહી એ જે પાર તું આવે નોર્મલી ના સમજી જા એમ અરી ભાઈઓ થશે બધા ના ક્યાંય ધરાવું છે આ આ જૂના પોઈન્ટ નથી આપ્યું સારું માસવાનું ખાવા પીવાની બધી નાના રીતે અમારી સુઈ જેરાની સુરાનેની ને નોર્મલ રીત છે તો ડાડા તાકીનો વેવાડું ડાકા જમવા બેઠો દાદાજી તો મને ગભરાટ થતો હોય છે તું કઈ કરી બધું બીજી બીજી એક મિનિટ પહેલા ભી રે ખાવા માટે લીધી હોય ને તું બીજી મૂકી દે તો ઉદાણ આમ થોડી ખાય પછી ધારવા દે થોડી આપા દાદા ભોજની બહુ તો તે દૂધ મૂકી ગઈ તો તેલ ઉપર બે રવા દે ને લે રાખજો જ લઈ લે પણ પ્રમાણ ન ખેડ ના તાક તાકું કરીને એવું તમારે બધું કરવા જવું તો એટલું બોલવાનું છે રામે તો બોલવામાં તો મને તો બધાનો કથામાં બેલેન્સથી રાખતા ને પણ તમે આટવ કેમ પહેલા કેમાંથી કારણ થાય જો આપણે સમજવા લઉં તો એલાં કરતા આપણે રોગ હતો કે ધીમે ધીમે થઈ જશે એકદમ મારા જેવો તો ના થઈ જાય એટલે હું વાત તો બાડા આજે હું રાખ્યાની ઊભી કે આજે અને મારો ભાવ પરિવારની મારો પાળ લાવ્યા છે ને તમારે તો ફક્ત ફેરફાર થાય એવો નથી મળું દુખાવતું હોય તો બોલ બોલ કરવું કે આ નોર્માલ રીટી નથી આપડે કેવું કારણ નોર્મલ રહેવું રહેવું જોઈએ એટલું કેવું છે બીજું પછી બીજો પછી ફેફર બીજો થાય નથી એટલે આપણે ટકોર મારવી કે નોર્મલ રહો પેલા ઓછું જોઈએ ટકોર મારવી ટકોરો છે તે ફાયદા કરશે બસ એના પૂછસા એને જ પૂરસાદ કર્યો પણ જગત ખબર જ નથી ને પૂરસાદ એ તો બીજાને હવે મારી મથલી પહેરો ઉઠવાનો પ્રયત્ન કરે રાતે ગોળ ગોળ કરે છે ટક્કર બગડશે મગજ બગડશે ઘડિયા નથી એવું એ ખબર નહી પડતી આ દેશ ના જે દોષ હોય મન ના દોષ હોય એટલા તમને દેખાય તમારે દોષો સારવાર માટે મોટા પણ કરવાની કે ગંધા તો મટી જાય કેમ ના માટે માર્યું તો એ ના મતે ના મતે ખુબ માર્યું હતું પગના વાગે ને એવું તેમાં જૂનું ધરેલું છે તે ઉડાવી જૂનું ધરેલું હતું દાયણું તે ઉડાવી દે ભરી ભરી ભય ઉડી જાય બધું નવું દાઇણું તો ક્યાં આવેલું પણ જૂનું દાઇણું છે ને તે ફરી ભય બધું ઉડાવી દે આ દેખાય છે આખો દાળ આજે સાધુ થઈને કહીએ નથી કરુંદા ની યાદ કરીને થઈ જાય આપડે દાદા ઉભા તમે પ્રતિબંધ કરો ને માધવ થાય નથી કેમ તમે પ્રતિબંધ કરો એમ કહીએ નથી આપણું દોધ થવા જ ના દેલું છે જો આ અને બે પાછા જુદી જુદી ના હોય દેહમાં ધર્મ ધ્યાન હોય અને આત્મા શુક્લ ધ્યાન હોય પણ આવે એટલા માટે આપણે પ્રતિક્રમણ કેમ કર્યું અને પ્રતિક્રમણ કરો પ્રતિગમ કરાવડા કે હોય ને તેને થાય જીવતો ખલાસી મરદાલી ગોઈજ થાય નહીં આર્થિક મરેલા નું મરેલું કોઈ નવું હાલે છે એવું આપેલું છે કે પૂરેપૂરું સમજવો બરોબર વિગત પૂર નહી તો થયો સમજ ના પડે કચી પણ કર્યા કરવાનું મને એમ લાગે છે મો બધું જોઈએ ડાક્ટરે કહ્યું થશે તમારું તેને થઈ ગયું આખી રાત સો એક મહિલા આપણે ડાક્ટરને કહીએ સાહેબ મારું શું નથી એવું તપાસ નાખીશું આપનું શું થશે એ તપાસ કરો મારે પૂછું કઈ તમારે જરૂર નથી તમારે એટલી તકલીફ દેવાની જરૂર નથી આપનું શું થશે એની પહેરી તપાસ કરો મારે કોઈ નામત દેનારો નથી ને કોઈ ઉપરી નથી પછી શું દખલ કરે નથી કોઈ છે નહીં દખલ કરનારું શું બાગ જયા છે એટલે આપણે કોઈ વળનાર નથી ને આવે આમ થઈ જશે પડે છે ને તેના વિચારો થઈ જ પડે છે ભાઈ ભગવાન છે ભાઈ ભગવાનથી આપણું સ્વરૂપ મેં જોડે આપણે વર્ષ થઈ ગયું બધું પડતું જ પડે છે અને એના ઉપર કોઈ ભગવાન બીજો છે નહીં એની મેં ગેરંટી આપી પછી વાંધો છે મેં તને ગેરંટી આપી તેમાં જો કોઈ બીજા ભગવાનની નડતી હોય વાત તો મને હમણાં ઉઠાવી લે એ હોય કોઈ હોય તો દાવાદાર દાવેદાર પણ ઉઠાવે લે હમણે કોઈ છે બાકો નથી હું બધું જોઈ ને જગત જોઈને બોલ્યો એ બોલાય જ નહીં કોઈ કોઈ સાધુ એવું બોલે નહીં એ જાણે શું શું થઈ જાય સવારમાં શું શું થઈ જાય શરીરની રાખ થઈ જાય શરીર ઉડી જાય ને બોલાય પછી વ્યવસ્થિત સત્તા બધી વ્યવસ્થિત છે તે તો તમને મંજૂર છે મંજૂર છે ને તમને વ્યવસ્થિત જે હો તે ભલે હોય આ જમણ હોય ભલે હોય જે જે દે તમે વાંધો છે એમાં હમણાં આવે તો શું કરો પાછો કરો ભલે આવે મરણ ની બીજ તાર માવસ્થિત વ્યવસ્થિત માં હોય કશું વડે કોઈ ભાઈ રાખવા જેવું નથી વેદના ભાઈ રાખ્યા હતા વેદના ભાઈ પણ વેદના થવાની જ નથી ત્યારબાદ વેદના ભાઈ ક્યાંથી થાય વેદના થાય ત્યાં ભય હોય ત્યાં ત્યાં ભય નથી ત્યારે વેદના છે તમે સમજાય ને આ તો તું બોલ તમારે માલ ભરેલો વણીક માલ ભરેલો ભાઈ વણિક માલ કેવો પોતો માલ ને ચો ન ભય રાખવાનો તમારે કહેવાનું દાદા ઘરે વ્યવસ્થિત વ્યવસ્થિત ગયા બધી ભય દિવસું જરાય જરાન થતું હા હું આ કરી ગયો તો મને કઈ ભૂત મોટું ભૂત છે આપડેરી બધી ગોઠવેલી છે ને ફરી ગોઠવો ફરી યાર શબ્દ તમે મારો ઉપયોગ કરી દેજો જો તમને જરાક રસ્તો પ્રશ્ન કરું છું કઈક રસ્તો કાઢવા માટે તમારે મને પૂછવું તમને કહી દઉં અને ખાતરી શીખે છે પછી ચા માટે પાડોશી રડતો હોય તો આપડે રડવા લાગ્યો થયા જ કરવાની એની બજુ કોને ના બરવા આપણે વગર પહેલા આપે છે બારડી પેણેલો રેડે કોણ કરેલો હા આપણે આપણે આપણે જરાપન થી છોડો વણિક માલ ને અને આવતા પહેલા ભરખે ને હજુ થતા પેલા થાય જ નહીં કે થાય જ નહીં શું આપણે કેવાનું જે તમને થવાનું નથી અમે બેઠા નથી એવું કેવું કેવું આવશે પેલા બહેન આપડે ના ચલાય એ બધું આવે પણ આપડે કેવું જે અમે બેઠા છે તમને કશું જ થવાનું છે અમે જ છે ને કહે શું કહ્યું આપડે રીતે બોલો ને શું પોતે પરમાત્મા પછી જાને માટે આ બધું થોડો પરમાત્મા પણ એનો શક્તિ દેખાય છે કે નહીં દેખાય તમે તમે પરમાત્મા થયું ભાન થોડુંક શક્તિ ઉત્પન્ન થઈ જશે પછી શું માણસ થોડી શક્તિ ઉત્પન્ન થઈ ત્યારે બધી સર્વશક્તિ છે નક્કી થઈ ગયું સર્વશક્તિ છે નક્કી થઈ ગયું બીજા માણસ કોક ને કોક અપમાન કરે તમને અપમાન કરે બહુ બદલાતું નથી એટલે તમે જાણો કહો આર્થી બધી શક્તિ ક્યાં જ્યાં આવી છે એટલે આપણે જાણે કહ્યું આથી બધી શક્તિ થોડીક જ નીકળી છે બીજી નીકળી છે જેમ જેમ એ અનંત શક્તિ નો જેમ જેમ અનુભવ થાય છે તમારો અનુભવી સુધી કહીને અમે છે ને તમારું શું હવે પાડોશી ના પાડોશી કહીએ ભગવાન છે ત્યાં ચાલો ચલો કેવો જય કાર બોલાવે ને ને તમારો માલ વણી માલ એટલે તમારે આ ક્ષત્રીઓની હિંમત રાખી શું અને છે ને આમ કેવું શું કેવું અનાજ કહે શું કહ્યું નાથે છે પછી આધાર ના આપજો કે મને થયું નિરાધાર થવા નહીબર ને આખું સાયન્સ જ છે એનો ઉપયોગ કરતો સેટ ચૂકશો તો અસર થશે બીજું કશું નુકસાન નહીં થાય તમને અસર ભગવવી પડશે બંધ થઈ ગયું આપણું સુખ નું વેધર બંધ થઈ જાય વાંધો નહીં એ તો નિર્ધાર નિર્ધાર છે તો થશે તેમ શું અંદર થી વધારે આવશે બહાર ગુસરાય તો સુખ આવતું હોય થાય તમારું સુખ ને ઓછું કરો શું કરું આપણે બધો આરોપી તમારે કહી દીધું મેં તમે જેમથી કઈ કઈ હાથ બાત ફેરવો અરે ત્યાં અમે દેખાડું કઈ અમે નક્કી છે ને એમાં કંઈ બનાવતી નથી ને બે જ છીએ અને આ કંઈ જાણતા નથી એ વાત એ ને અને આપણે જાણતા છીએ આ કંઈ અમને ખબર નથી માથું દુઃખ્યું અમને ખબર નથી આપણને ખબર છે એટલે આપડે કેવું છે માફી નું જાણીએ છીએ શું કહે પાડોશી આપડે કઈ દમ બે ખાલી દમ કે મન ને સંચાર લીધે થતા એવું વિચાર મન સંચાર છે ત્યારે કઈક જવા ભજી ભજીયા દીખા કજુક દીખું એટલે મન થતા ભગવાન વડોદરી તબ કેવું છે બે ભાગ ખોરાક એક ભાગ પાણી નો એક ભાગ અઢાર નો એવું ચાર ભાગ પાડીને તમી રહે અને વેદના ભગવાને જ્ઞાન દર્શન ચારિત્ર સાઈડ ના તપ કયું છે શું છે અહીંયા ચાર પાયા તપ કયું સર જે વેદના થતી હોય આ તો ઘણું માફી દુકુરી આ બધી વેદના વેદના જ ગણાય એ તો જાણ્યામાં જતી રહેતી રહેતા હોય ઘસી ઘસી કાપી નાખે તો પતી ગયું પણ ઘસી ઘસીને કાપતા હોય તો આ દુશ્મન ને કહીએ આમ કેવા વિનંતી કરાય બી ના એકદમ કાપી નાખી વિનંતી કરી તો ના કાપી એવા સંજોગોમાં આવ્યા હોય ત્યારે વેદ ના કહેવાય તે તપ કરવાનું છે આ પરિણામ છે અને આમાં ન પરિણામ નથી એમ સ્વપરિણામ મજબૂત રહેવું એનું નામ તપ શું કહ્યું સ્વપરિણામ માં મજબૂત રહેવું માટી નો માટી નો લેપ કર્યો બધો અને ચગડી જેવું કેટલું નિરાતા અંધારા ભર્યા પછી આ આઠ જોઈ લીધું કે હો આ તો સસરાની પાઘડી બંધાવે છે મોક્ષની